यह भरोसों भीतरे छे उरमाय शरणागत निशा सदा को कौचो सुखना सागर श्रीहरी सदा सर्वदा श्याम जननाधिनाथ जी पुरुषोत्तम पूर्ति तमारी महाराज के सुखकारी जी सौ जन नो सुख समी जी साकार मूर्ति सुख भंडार के सुखकारी जी स्पर्शी बहु पायमा भव पार सुख जी प्रगट मूर्ति प्रतापे के सुखकारी जी सुरा सुर उधारा आपे सुखकारी जी जे जे प्रगट प्रसंग पाम्या सुखकारी जी ना सर्वे संकटवाम्या सुखकारी जी तम थे सरिया सवना काम सुखकारी जी तमे सवना सुख विश्राम सुखकारी जी स्पर्शी पग अंगूठो हवी सुखकारी जी जन बहुता जानवी के सुखकारी जी बड़ीपदरजस्पर्शी शल्या के सुखकारी जी थै गौतम तरुणी अहल्या के सुखकारी जी એવો પદરજનો પ્રતાપ કે સુખકારીજી ટળો તરત તેનો સંતા સુખકારીજી વળી પદ સ્પર્શતા કાળી કે સુખકારીજી થયો નિર્ભય ભવ ભય ટાળી કે સુખકારી वृंदावन न बेलीवन थदरज थी पावन सुखकारी जी उद्धव अक्रूर ने मन प्यारी एवं पदरज छे तारी के सुखकारी जी एवं पदरज है य पदरज है तारी के सुखकारी जी मूर्ति महाराज सुखकार हरिस्मृति छठू चेप्टर सुख कारीज निष्कुणानंद स्वामी ते पंक्ति रची सा एम शुरस्कान वमन अवतार भगवने चरण थी केव सुख आप कहू के, के गंगा ने पावन कर गंगा सर्जन थम अवतार वक्त शल्याल्यातम पत्नी थे ए अहल्याो उद्धार थो य लख्य कृष्ण अवतार कालियनागनों भव भव टो सुखियो थो वृंदावन वेली लताओ ए पावन थे उद्धव ने अक्रूर जी ने परणनी जो प्रीत थी एनी बात अनाली प्राप्ति एनों इशारो स्वामीए करो अपने बे प्रवचन आग थे ए पेहला जे प्रवचन थे सर्वोपरि भगवान स्वामीनारायणनी बात कही श्रीजी महाराज ने, ने मोटा तमाम सतो यनी रुचि एनी बात करी सर्वोपरि समझो परंतु बीजा अवतारों तिरस्कार के અવમાન્યતા એવું કંઈ ન કરવું જોઈએ એ રુચિ શ્રીજી મહારાજની નથી ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી દરેક મોટા ગુણાતીતાનંદ સ્વામી અબજી બાપા બધા જે કોઈ હોય નિષ્કુળાનંદ સ્વામી પણ સર્વોપરી વર્ણન કરે છે છતાં તને એની વચ્ચે આ ચેપ્ટર લીધું એમાં અવતારવાની વાત લખી આને શાસ્ત્રીયતા કહેવાય અને એ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જે લખતા એનું લેખન શ્રીજી મહારાજ નિષ્કુળાનંદ ની ઓરડીએ લક્ષ્મીવાડીમાં ઉપલે માળે બેસીને એમના લખેલા બધા જ ગ્રંથો વાંચતા એવું આ શ્રીજી મહારાજે માન્ય કરેલું સાહિત્ય છે હવે એને અનુસરવું નહીં પછી હવે અત્યારે જે કંઈ બણગા મારતા હોય મને બહુ આશ્ચર્ય થાય बाबत नो के घना लोग वर्ताल हरिजीवनदास स्वामी थी गया साहित्य वचना भूमिका नाम ग्रंथो मे एक पकड़ी ने घना पुस्तिकाओं बढ़ो छापे राखता होने सर्वोपरिपर्ण नहीं खंडन करे ए बदी बात सर्वोपरि कहना कहना है बदांग पटांग बात करे હરિજીવન શાસ્ત્રી આમ લખ્યું છે એમનું આમ લખ્યું છે પછી એનું પેસ્ટ પિંજણ કરીને બધું લખ્યા કરે છે કે ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી ને નિષ્કુળાનંદ બ્રહ્માનંદ સ્વામીને વિધાત્ર સ્વામી કે સુખાનંદ સ્વામી રઘુવીરજી મહારાજ તમારે એને માનવા છે કે શાસ્ત્રીને માનવા છે વધારે વેલિડ કોણ ગણાય એવી જ રીતે અત્યારે આ સમાજની અંદર જે નાસ્તિકતાની વાતો કરનારા છે એની પણ આપણને બહુ આશ્ચર્ય થાય કે એમને તુલસીદાસજીને નથી માનવા એને રામાનુ ને નથી માનવા એને સુરદાસને નથી માનવા એને મીરાબાઈ ને નથી માનવા એને ચૈતન્ય મહાપ્રભુને નથી માનવા વિવેકાનંદજીને નથી માનવા રામકૃષ્ણ પરમહંસને નથી માનવા શંકરાચાર્ય નથી માનવા મીરાબાઈ નરસિંહ મહેતા નથી માનવા આલ્યો માલ્યો રમણ એક બેઠો છે એને માનવો છે અને ડોક્ટર કે એને માનવા છે કે જે જાજરું પાણી જઈ પાણી લેવું જોઈએ એમાં માનતા નથી કેમ એ આપણું ગમે તેમ બોલે છે આપણા ઈસ્ટનું નથી કીધું એ જે કરે છે એ કીધું છે પૂજે છે અને કેનાથી સુખ મળે છે હા ધર્મને બાને જે ખોટા રિવાજો આવી ગયા હોય ધર્મને નામે ઉડાવ ખર્ચા આવી ગયા હોય લોકો મિસગાઈડ થયા હોય એને તમે પ્રકાશ પાડો ને એમ તો દરેક હોસ્પિટલ હોય છે એમાં લે ભાગો બધું કરે છે મેડિકલ શાસ્ત્ર થોડા ખોટા છે પણ આ ખબર નઈ કૂતરા અક્કલ ખાઈ ગયા હોય એવું જ લાગે કોને માનવા ખબર અને માણસ બહુ વિચિત્ર પ્રાણી છે ઘણા લોકો આજે પણ એવું કેતા અમે ગીતા ને માનીએ છીએ કૃષ્ણ નથી માનતા જે વાણીને વહાવે છે એને માનવું નથી એટલે બઉ જુદા જુદા ખોપરા હોય છે પાછા એવા માનનારા મળી રહ્યા છે બહુ સરસ સમાજની સેવા થઈ રહી છે એમ કરીને એના પ્રકાશનો બધું ઘણું કરતા હોય છે પણ આ બધી વાતો કઈ ને કઈ એની ટીકા કરવાનો કોઈ અર્થ નથી પણ તમે જે છો એ જાળવજો કાલ સવારે બે ચોપડી વધારે ભણી જાઓ પછી એવાના કઈ માનો ને પછી પદ્ધતિ ન હોવી જોઈએ તમારા જે ઓલા હોય યમ જ માનો છો ત્યાં તો કોઈ તર્ક નથી કરતા એટલે સર્વોપરી છે એક વાત બીજી વાત કેવું છે છતાં બીજા અવતારોનું ખંડન થવું ન હોય આપણે એ ઝગડાઓને યાદ કરીએ જ છીએ કે ભાઈ શિવ વૈષ્ણવો શિવનું નામ ના બોલે શિવ ના ઉપાસ કપડું ઘડાવવું છે એમ વૈષ્ણવ કે પણ શિવડાવું છે એમ ન બોલે એ બધી આ નથી જફા બધી આ બધું દુનિયામાં હતી હજી છે ખબર નહીં પણ એને ભગવાને કે મોટા સત્પુરુષો કોઈ માન્ય નથી કર્યું એ સતત એને વખોડ્યું છે કે આ ખોટું છે એટલે આજે એવા જળ બુદ્ધિ હોય છે કે નામ ના લે અન્ય અવતારો આવું ભગવાન નું નામ ના લે આલિયા માલ્યાના ગમે તેના નામ એને વ્યવહારમાં મહેશ હોય ને કનોજ હોય ને મનુ હોય ધનુ હોય ને એનું બધાને બોલવામાં કોઈ વાંધો નહીં કેવી વિચિત્રતા વાત છે મુસ્લિમ હોય તો એનું નામ બોલવામાં કોઈ વાંધો નહીં ઈસાઈનું નામ બોલવામાં કોઈને વાંધો નહીં કોઈ વાંધો નહીં ભગવાન ના અવતારો નું નામ આવે તો એ નહીં આનાથી બીજી મૂર્ખતા કે પૂર્વના પાપ ક્યાં હોય શકે એમ સામે આગળ ચિંતામણી ગ્રંથમાં પણ છોતેર ઓગણસી એકસો ઓગણત્રીસ પ્રકરણમાં વાતો લખી છે ભક્ત એ બેલેન્સ છે એમ અહિયાં બધા અવતારો નિરૂપણ વચ્ચે કરશે પછી ધીમેક થી ધર્મકુમાર ની વાત લેશે મૂર્તિના સુખ ની વાત લેશે પછી પાછા ફરીથી પાછો એમનો ભાવ છે એ વર્ણન કરશે અચરચકારીમાં સાતમા છેલ્લા ચેપ્ટરમાં એટલે આ કહીને શું કહેવાનું ઓલા લોકો તો કોઈ સમજવાના જ નથી જે રીતે ગયા છે કારણ કે માન્યતા મૂકવી બહુ કઠણ હોય છે મારે તો સીધીની ચટ વાત છે ગમે તેવા મહાપુરુષ હોય પણ શ્રીજી મહારાજ એને મોટા સંતોને રૂચિમાં ન આવે એવા ગમે એવા મહાપુરુષ હોય ને એને આદર આપીએ બધું કરીએ પણ એમણે આવી ઉટાંગપટાંગ વાતો કરી હોય રુચિ બહારની એને ક્યારેય માનવી નહીં સ્વીકારવી નહીં હા છે પગે લાગી લઈ બહુ તમારી સાથ સારી છે પણ એ આ મોટા સંતોની સાથે મેળ ખાતો નથી એટલે અમને સ્વીકાર્યા નથી તમે જે કરો અમને ક્યાં ના છે એટલે એટલી સાવધાની માટે આ છે બાકી જે કઈ પકડીને બેઠા છે એ કોઈ કોઈ છોડવા તૈયાર નથી ધર્મ એનું જ કહેવાય કે જે હરસ પ્રેમ શીખવાડે દ્વેષ અને ઘૃણા શીખવાડે એને કોઈ વિશ્વમાં ધર્મ કયો છે માનવ માનો પ્રત્યે પણ દ્વેષ શીખવાડે એને ધર્મ નથી કયો તો ભગવાનના જુદા જુદા સ્વરૂપમાં દ્વેષ શીખવાડે એને કેવી રીતે ધર્મ કહી શકાય આટલી તો સામાન્ય બુદ્ધિ વિચારેલાંડનાત્મકચનો અવતારો ને પંચદેવો શિવ હનુમાનજી ગણપતિને બોલાવનારા એવા બધા હોય એમની વાતોનો સ્વીકાર કરવો નહીં એટલી સાવચેતી માટે આ વાત કહી કારણ કે મોટાની રૂચિ તમે જોવો ને પ્રમાણ જ છે ક્યાં જોવાની વાત છે ત્યારે અમુક છે એ પછી સર્વોપરી સ્વીકારવા તૈયાર નથી તો એમણે પણ ખુલ્લા આંખે આ બધું સાહિત્ય વાંચવું જોઈએ એ શું કહેવા માંગે છે મોટા સંતો તમારું કઈ ચાલે નહીં તમે શું કામ જોર કરો છો તમે ક્યાં જોયું નથી આ જોયેલા બોલે છે તમે તો કઈ જોયું નથી દેખી શકતા નથી આ દેખેલા બોલે છે અને થોડીક વિચારે ભગવાનની કૃપા હોય તો તરત સમજાઈ જાય કે મારું આવું તો થઈ જ ના શકે सर्वोपरि द्वार खुला शिकार खुला तो ये अवतारोंवतार कृष्ण अवतार एख्या पी श्रीजी महाराज मूर्ति तरफ इशारो निष्कून स्वामी करू शुरुआत करी चरणार विंद के भगवान न चरण के सुख दायक अर्थ था, एक तो चरण नो स्पर्श के, वा के वा थे। ये चरण आश्रय तो सीधी साधी छे आश्रय अत्या अपने आश्रय बैठा छे ना मकान न आश्रय बैठा तो सुख है आश्र न तो सीधे साधु फल देखाय આશરા થી સુખ મળે જ ને આ જળ મકાન બેઠા હોય તો સુખ મળે છે તો ચૈતન્યના રાશિ ભગવાન તો સ્વાભાવિક સીધી વાત છે અને તમે જોઈ લો આશરા થી લખ્યું છે કે જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ તુલસી રઘુવીર કે આશરે ક્યુ બિગડે ગા જીવ જીવને આશરે એકબીજા રાજ કરે છે આ તમે જરાય એકબીજાને ઓળખતા ન હો ગામ જુદા હોય કુળ જુદા હોય ખોરડા જુદા હોય લોહી ગ્રુપ જુદા હોય પણ તમારે સગાઈ થાય એટલે પછી એનું બધું જ તમે ઉપાડો છો કે નહીં એનું એટલે સમજાઈ ગયું ને એના બધા ખર્ચા એના મોજ શોખ બધું ને બધું પૂરું કરો છો તમને ઈચ્છા હોય ન હોય પોસાતું ન હોય મંદી ખર્ચા ન હોય હપ્તા ભરીને ગમે તેમ કરીને કરો છો ને કેમ તમારો આશરો કર્યો ને એટલે હવે તમારે કોશા વગર છીટક્યો છે આખો દિવસ પથરા તો ખાંડ લાયા તેલ લાયા કપડા લાયા સાડી લાયા અરે લાયેલા કરે કોઈ દી પૂછે નઈ ભાઈ તારું માથું દુખે છે પગ દુખે છે કઈ દુખે ગળું દુખે છે દબાઈ દો કાંઈ તું છે નહીં બોલો બેઠા બેઠા રાજ જ કરે છે પતિ પત્ની નો ઝઘડો હશે સુપ્રીમ કોર્ટે એનાથી આગળ કોણ હોય એમને સલાહ આપી સુખી થવું હોય તો પત્ની નું કહ્યું કરો જો રાજ કરે છે ને શા માટે આશરો છે ને તમારો આશરો છે ને કાંતિભાઈ સાચી વાત છે ને ભલે ઘરમાં તમારું હાલે છે પણ આ તો ખાલી આવ ઢીલા પડતા નહીં એમ પણ એક આશરો કર્યો તો કેટલું ચાલે છે બાળક ન હોય કોઈ દત્તક બાળક લઈએ છે બોલો હવે એની બધી જવાબદારી કોણ ઉપાડે પાલ્ય માતા પિતા બસ સાચા માતા પિતા બનીને કેટલી જવાબદારી કેમ આશરો કર્યો અરે માણસ નું જવાઈ દો કૂતરું લઈ આવે છે કૂતરા એ પેલા માલિક નો આશરો કર્યો માણસ નો આશરો કર્યોનમાં ફરે છે કુતરાઓ નહીં તો પ્લેનમાં હોય એ બેસવાના સુવાના સોફા ને કેવું કેવું હોય તો એના માટે સ્પેશિયલ ડોક્ટરો આશરો કર્યો છે પેલી વાત તો તમે સાંભળેલી જ છે અજા સિંહ પ્રસાદ નિર્ભયમ ફરવાડ ઘેટા બકરા લઈને નીકળી ગયો સાંજ પડી ગઈ એક બકરી લંગડી જંગલમાં રહી ગઈ ચાલી શકે નહીં રાત પડી ગઈ એમાં હવે થયું કે તું મારી જ નાખે ને જંગલમાં એટલે બહુ બુદ્ધિવાળી બકરી એમણે સિંહનું પગલું જોઈને પગલાં પાસે બેસી ગઈ એમાં રાતનો ભાગ તો તરજ શિયાળ આવ્યું શિયાળ કે હું તો ખાઈ જાઉં તો ખાઈ જાઉં તો ખાઈ જાઉં પણ આ પગલાં વાળાનો છે એટલે પેલા શિયાળા મામા મામા પૂછડું પટપટા જોયું તો સિંહ નું મારી જ નાખે ને આને અડાયું ત્યાં વરુ આવ્યું આશ્રય છે ગરુએ ચશ્મા ચડાવીને જોયું રાતે ના દેખાય ને એટલે આ તો સિંહ પગલું મારી નાખે રાનભ રાજા અને બતાવાય જ નહીં ગરું એવું ગયું પૂછડીએ ત્યાં તો વાઘ આવ્યો વાઘ કે હું તને ખાઈ જાઉં બકરીને કે બકરી કે ખાવું ખાઈ જાઓ આ પગલાંવાળાનો આશ્રય છે વાઘે પણ આમામ જોયું આ તો સિંહનું પગલું બંને રાજા મારી નાખે એટલે એ વાઘ જતો રહ્યો એમાં પછી સિંહ આવ્યો સિંહ કે હું તને ખાઈ જાઉં ખાઈ જાઉં જ ખાઈ જાઓ આ પગલાંવાળાનો આશ્રય છે ત્યાં જોયું સિંહ કે આ તો મારું જ પગલું મારો આશ્રય અને સિંહ ગયો મધરતો મેંગળ હાથી એને એક પંજો મારો ચીસ પાડી ગયો હાથી કે ભાઈ સાહેબ મેં શું તમારું બગાડ્યું બગાડ્યું કઈ નઈ આગળ થઈ પેલો સિંહ લઈ આવ્યો અને કીધું આ બકરીને ધીમેક થી સૂંઢમાં લઈ તારી માથે બેસાય અને આખી રાત કુણા કુણા પાંદડા ખવડાવજે અને સવારે એ જ્યાં કહે ત્યાં મૂકી આવજે જો સેવા ચાકરીમાં કઈ ભૂલ થઈ હોય તો મારી મેં છોટિયા કાઢી નાખી અને ભાઈ હાથી એ બકરીને ધીમેઘથી બે વાહનું છોકરું હોય ઉપાડી માથે બેસાડી આખી રાત કૂણા કૂણા બધા પાંદડાઓ વનસ્પતિના વેલવેલાના ખવડાવ્યા અને સવારે જ્યાં કહ્યું ત્યાં બકરીને મૂક્યાવી એક ક્રૂર સિંહનો આશરો કરવાથી પણ જો જીવન રક્ષાને સુખ મળતું હોય તો સહજાનંદ કરુણાળુનો આશ્રય આશરાનું તો સુખ છે આશરાથી જ મળે છે નહીતર શું મળે ભગવાન ચરણનો કેવો મહિમા છે શ્રીજી મહારાજનો એ આપણે આ હરિસ્મૃતિનું પહેલું ચેપ્ટર નાથ નિરીક્ષ્યા છે એમાં ઘણો મહિમા આપણે કયો છે એટલે અહીંયા રિપીટ કરતા નથી પણ એ ચરણ જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં તીર્થો થયા એ તીર્થોમાં પણ આજે આપણે જઈએ તો એક આખી જુદી જ અનુભૂતિ થાય અમે હમણાં મેમકા ગામ છે ત્યાં ગયા હતા તો ત્યાં કૂવો છે સરસ મજાનો ગામના ગોંદરે ભોગાવા નદીથી કાંઠે ત્યાં શ્રીજી મહારાજે ઓટો બાંધાવ્યો છે પ્રસાદીનો સરસ બાંધણીનો ત્યાં મહારાજે ગામ લોકોને સમાધિ કરાવેલી એ સ્મૃતિ રૂપે ત્યાં સરસ મજાને ડેરી ઓટો બનાવ્યો છે મહાદેવજીની પૂજા કરી તે મહાદેવજી પણ છે મહાદેવજીની શિવજી મહારાજ પૂજા કરીને ત્યાં મહાદેવજી પાસે બેસીને શિવજી મહારાજ ગામ લોકોની રાત્રે સભા કરીને એમને ગામ લોકોને ઉપદેશ આપ્યો એ રામજી મંદિરનો ચોરો અને શિવજી બે એક જ છે તો એવી સરસ પ્રસાદીની ત્યાં જગ્યા છે રામ મૂળજી શેઠ એમને ત્યાં મહારાજ ભોજન લેવા બપોરે પધારેલા જમતા તો મૂળજી શેઠના માં પાનભાઈ મહારાજને પીરસતા હતા તો ચશ્મા પહેરેલા તો મહારાજે ચશ્મા કાઢી લીધા એટલે માજી ગયા મહારાજ એવું શું કરો છો હું તો સાવ દેખતી બંધ થઈ ગઈ લાવો લાવો મોટા થઈને આવું શું કરો મહારાજ કે તમે ક્યાં દેખતા બંધ થઈ ગયા જોવો જોઈએ ડોશીમાએ જોયું ત્યાં તો સાવ અજવાળા આંખોમાં આવી ગયા ચશ્મા ઉતરી ગયા ગયા તે ગયા તે દિન ગળીને પચીનો દેવી એને કહેવાય છે કે ચશ્મા આજે પણ મૂળી મંદિરમાં સાચવીને રાખ્યા છે ચી નાખે તો લીલાઓ છે પછી ગામ ને ત્રિવેટે જ્યાંથી શિયાણી ગામનો બધો રસ્તો પડે ચરિત્ર આ માં જ આગળ કહી દીધું છે કે ત્યાં મહારાજે હંસરાજભાઈ અને સામા અગોલા કણસાગરા મૂળી છે ચારે છોડી દેજો કારણ કે આમાં લૂટફાટ થવાની છે પછી એ ચારે ગામ છોડીને જતા રહે જે જગ્યાએ એમને કહેલું કે આવું થવાનું છે વીસ દિવસ પછી એ જગ્યાએ પણ સરસ મજા સારી હાલતમાં ઓટો સરસ સ્મૃતિ રૂપે રાખ્યો છે એટલે આવી ત્યાં જઈએ તો હજી આપણે અમે અમે ગયા અને આજે ઘણા દિવસ થઈ ગયા તો હજી સંભાળીએ છીએ ને તો કંઈક જુદો જ આનંદ આવે છે એટલે જ્યાં જ્યાં પગલાં ફર્યા ત્યાં ત્યાં આનંદની અનુભૂતિ કંઈક જુદી જ હોય છે ગેલામાં નાહ્યા ફર્યા તો આજે ગેલા કાંઠે પણ આપણા સત્સંગીઓ અમદાવાદમાં નારાયણ ઘાટે પિત્રોના તર્પણ માટે શ્રાદ્ધ વિધિ કરતા હોય છે અને પિત્રોનો મોક્ષ થતો હોય છે આવી ઘણી બધી ચરણના મહિમાની વાતો છે પણ એક વાત જુદી રીતે મારે કેવી છે જેતપુર ગામ છે આપણે સોરઠ સૌરાષ્ટ્રમાં એમાં બસિયા કુટુંબ એટલે દરબારો ક્ષત્રિયો એમાં એક રતા બસિયા થયા ક્ષત્રિય દરબાર નામ રતાભાઈ બસ્યા પણ થોડી મંદબુદ્ધિ એટલે આમ સમજો થોડું પાગલ જેવું ચસકી ગયો નથી હોતા એવું પણ આમ થોડી હવે એને સાધુઓનો જોગ થયો અને સત્સંગી થયા થોડી ઓછી હોય જે પકડાય પછી કઈ સરખે સરખું પકડાય છોડે નહીં ચાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરે મન પડે તો ગઢડા આવી જાય મહારાજ પાસે વળી મન પડે તો વળી ઘરે જતા રે આવી રીતે આવન જાવન કરે પણ જયારે જયારે ગઢડા આવે ત્યારે એને મહારાજ શ્રીજી મહારાજ એને બહુ લાડ લડાવે એવું ગાંડો માણસ અને શ્રીજી મહારાજ એને એવા એને આમ તમે વાત ભૂલી જાવ આપણને એમ થાય ઓહો એને બધા રતો ગાંડો કહે રતો ગાંડો શ્રીજી મહારાજ શું કે જયારે બેઠા હોય આવે ગાંડો એટલે ઓ આવો આવો રતા ભાઈ આવો આવો આવો રતા પાસે બેસાડો પ્રસાદી આપે સાકર આપે લાડુ આપે મોતી આપે મોંથાળ આપે આવો બધું આવે પાસે બેસાડીને જમાડે અરે ગાંડું માણ લાવવાનું મહારાજ ન્યાય બેઠા બેઠા જમવા મળે મહારાજ રાજી થઈને જમાડે બેઠા હોય દરબારો બેઠા હોય સંતો બધા એ બધા જોયા રાખે બેઠો આ આવે તો મારા મંગાઈ મંગાઈ પ્રસાદી આપે છે જે થાય ને હવે કોઈ એવો મોટો શેઠ હોય કે એવો ભક્તો હોય કે એવી રીતનો કોઈ પેલો હોય ને આવે ને આદર સન્માન રાખે તો બરાબર છે હવે તમે આ બધા ખર્ચા કરવા વાળા છો ને અમે તમને બોલાવીએ તમને એમ થાય ને આમાં વળી હું ભાળી ગયા છે પણ આવો રતા ભાઈ તે એક વાર મહારાજા સરસ મજા ને લાડુ હશે લો રતા ભાઈ લ્યો લ્યો લાડુ જમો ચાર પાંચ મોટા મોટા લાડુ મહારાજ આપ્યા ને એ વખતે સુરાગ ખાચર ને બધા સંતો બધા બેઠા હતા સુરાબાપુને એમ કે જો પ્રસાદ મળી જાય આપણને થોડો મળે તો સારું એટલે કે દરબાર અને ઓઇલા દરબાર પણ આમ તો મગજ ઓછું અર્ધું એટલે સુરાગ બાપુ પડછ એ રતા એકલો ખાતો નહિ અને રતો કે એ મહારાજ જોવો આ સુરા બાપુ છે કઈ મારા ઉપર રોફ જમાવે ઘરમાં અને મારે આગળ તો જુઓ મારા રોવાબ ચઢાવે છે મૂછો તાણે છે અહીં બેઠા બેઠા મારાજ આમાં મૂંછો ચડાવે છે આમ મૂછો ચડાવે ઘરે તો ઢીંગલી જેવા પાઘડું ઉતારી બે જાય છે આનુમુના મારા એવી બધી સભા હશે ભાઈ તમે જેમ હશો છો એમ જ હશે ને એટલે બ્રહ્માનંદ સ્વામી બાજુ બેઠાતા બ્રહ્માનંદ સ્વામી કેવાય સુ બાપુને ગામ ધણી દરબાર કેવાય આગેવાન હરિભક્ત કેવાય બધું હોય એવું બધું કહી દેવાય એટલે એમ સુરા બાપુ તારે ના કેવાય આમ બધાની વચ્ચે એમ બાપુ ના કરાય તો રતો કે લેઓ મહારાજ આ બ્રહંદ છે એક કડી આમથી લાવે એક કડી આમથી લાવે આવડું મોટું કીર્તન કરે અને છેલ્લે કહતી એ બ્રહ્માનંદ કહતી એ બ્રહ્માનંદ કહતી બ્રહ્માનંદ એ મહારાજ ક્યાંય એણે લઈ છું કહતી સહજાનંદ અમે તમારે લીધે છે તો એને જ્યાં હોય ને એનું નામ ગાયલું છે કહત એ બ્રહ્માનંદ કહત એ બ્રહ્માનંદ એને મહારાજ બીજું કઈ નથી તમારે ઓથે એને એનો મહિમા વધારવો છે એનો પનો મોટો કરવો છે મહારાજ એને વિખ્યાત થઈ જવું છે નહીતર તો ન લખે કહત યજાનંદ કહત યજાનંદ અરે શું હશે બધા શું હશે એટલે આવી રીતે મોજ કરાવે એમાં એક દિવસ રાતનો ભાગ ચોમાસા ના સમયમાં ત્યાં હશે એવો વરસાદ અંગે વાદળ દોડ ચોવડ વરસાદ ખાબકેલો ગેલા બે કાંઠે ઘોઘવાટા કરે એ રાતે મહારાજ ને નવ વાગે રાતે શું સૂજ્યું બેઠા છે એમાં રતો ભાઈ બેઠા હતા મહારાજ કે કામ કરીશ બોલો મહારાજ લોજ એ આપડે ગેલાની વચ્ચે ખબર છે મહાદેવજી છે એ મહાદેવ ની પૂજા કરવા જવું છે રાતે નવ વાગે ત્યાં તું જઈશ એટલે જાઉં મહારાજ પૂજા મહારાજે બધા દૂધ હશે મોકલો પ્રાગજી પુરાણી જાઉં તમે એમ ને પ્રાગજી પુરાણી બ્રાહ્મણ નું શરીર દિવસે ડરે રાતે એમાં આની બે પ્રાગજી પુરાણી કે મહારાજ ભાઈ સાહેબ આ ગાંડા ની ભેળો મને ક્યાં મોકલો આલો ખીજાણો શું છે પ્રાગલા હું કઈ ખાવી છો મારી ભેડો આવતા ના પાડતો અહીંયા આવું કરે છે મહારાજ કે જાઓ ને એને અત્યારે મારે બીજો કોને મોકલો સારું પ્રાગજી પુરાણી એની હારી હારી હાઈલા ઊભી બજારે નીકળ્યા ગમેમ એમ ગાંગરે ગમે એમ રાડું નાખે પડકારા મારે ઘેલા ભૂત પિશાણી આવો બધી ખાઈ જાગલો ફફે ડ્રામણી રાત કુગવાટા કરતા અંધારી રાત ના જળમાં પડછો આ બધું કરવા ના એ બધ ખાઈ જાવ પ્રાગજી પ ગયો મહાદેવ પાસે એ બધું પૂજા ને પૂજા ચડાવ્યું પીપળાની ડાળી પછી નિશાન તરીકે તોડતો આવ્યો લઈને આવી પાછો વળી બહુ પ્રયત્ન આહવાન કરે અને પ્રાગજી પુરાણી ડરે આવ્યા શ્રીજી મહારાજ બેઠા હતા આવીને પ્રાગી આ ભાઈ રતો બસ્યો લ્યો મહારાજ આ પીપળાની ડાળથી પૂજા કરી આવ્યો અને આ પ્રાગલા પૂછી લ્યો હું ગયો તો એલા આ પાડી એ મહારાજ આ ગયો પછી મહારાજ આપણે સત્સંગી હોય અને તમારો હોય એને મહારાજ ભૂતપ્રત પ્રાગજીપુરાણી કે મહારાજ હું કઈ ભૂત પ્રેત થી બીતો નતો આ જીવતા ભૂત થી બીતો હતો અને ફેરો આ એમ હું ભૂત છું તું મારાથી બીતો તો મહારાજ કે જો પ્રાગજી કે મહારાજા જો તમે બેઠા છો તો એવી રીતે ત્યાં મને હેરાન કરશે નહી રતાભાઈ હવે તમે ક્યાં હેરાન કરશો ના નહીં હવે હેરાન નહીં કરો તમે ના પડે નહીં કરો છ મને બેસી હા રતાભાઈ તમે અત્યારે રાતે જઈને મહાદેવ પૂજા કરી અમારું કયું માયનું અમે રાજી બહુ થઈ ગયા તે તમે કઈક માગો જે માગો માણકી ઘોડી માગી લે આ ચડાવે એ તો જોવા જ કર કીધું છે જે માગી દઈ દો માણકી ઘોડી માગી લે જો હમણાં બાપા ખબર પડી જાય માણી ઘોડી માગ ઘોડી માય અને રતો બચ્યો કે મહારાજ ને દેવાય લેવાય નહિ હું કઈ ગાંડો નથી આ દારૂ પી ગયા હોય એવું જ કે પી ગયા પછી આમ હેચકી ખાતો એ કરતો હોય પણ એ પાછો કરતો જાય હેઠકી ખાતો જાય મેં પીતો નથી પણ એમણે ઘોડીની ના પાડી દીધી પછી મહારાજ રાજી થયા સારું સારુંભાઈ અમારા થાળ ની તમને પ્રસાદી આપશું એટલે તમે આવજો મહારાજ મને ક્યાં પણ એટલે વાઘ જેવો ક્યાં ભોગવજી આવવા દે છે એ આગળ જ બેઠા હોય મહારાજ કે મેં કહી દેસુ તમને આવવા દેસ સારું પાંચ વાગ્યા આવીને બેઠો બેગણો ના રીએ એ પ્રાથ થયો હેવો નરવો ને ગાંગરોટા નાખે ભાઈ વાત મૂકી દો બપોરે તો થાલ પ્રસાદ આપ્યો પણ બ્રહ્માનંદ સ્વામી મહારાજ ની પાસે હાથ જોડી ગયા મહારાજ આને તમે મોભે ચડાયો આ હવારના પોર માં આવીને ગાંગરો નાખે છે ભજન ધ્યાન નું સુખ આવતું નથી આ ભલા ક્યાં વળગાડી મારા જ કેતા ભાઈ તમે પાંચ વાગ્યા સારું ના કહેવાય બપોરે જ આવવાનું બાર વાગ્યા ભલે કેવા લાડ લડાવ્યો બોલો હાવ ગાંડું માણસ આવું બધું બહુ જાઝાદી રોકાય મન ફરત વ્યાજ બાકી રોકાય તો રોકાઈ જાય એકવાર પછી આ સુરાબાપુઓને બધા સંતો બધા બેઠાએ છે એમણે મહારાજને પૂછ્યું કે મહારાજ એવું ત્યાં રતિયામાં શું છે કે તમે એને આટલા બધા લાડ લડાવો છો મારા તો ઘણી વિચારમાં પડી ગયા પછી કે તમારે સાંભળવું છે તો કે હા સાંભળવું છે તો સાંભળો હું જગન્નાથપુરીથી નીકળ્યો અને પછી આદિપુરમાં થઈ માનસા શહેર થઈ અને સેતુમધ રામેશ્વર જતો હતો ત્યારે રસ્તામાં જાડી જંગલ આવ્યું ઘોર જાડી એમાંથી મારે પસાર થવાનું થયું ત્યારે ત્યાં ઘોર જાડી જંગલમાં એ ભયંકર રાક્ષસી દેહ પડેલો રાક્ષસી આકૃતિ રાક્ષસી શરીર બિહામણું શરીર એ મને નજરમાં આવ્યું મેતાપની હો પણ ક્યાંથી ક્યાં વાત મીઠી છે એટલે કીધી છે બહુ ગમી એટલે મને થયું શ્રીજી સુજાડી એટલે કેવાનું મન થયું ચરણ ના સ્પર્શ શું શું કરે છે અમે એને પછી થોડી લાત મારી એટલે એકદમ કરતો ઉભો થયો પર અને પછી એ રાક્ષસ ધ્રુસ્કે રડવા માંડ્યું ચોધા રાસે પગ પકડી દીધા ઓહો તમે પુરાણ પુરુષ પુરુષોત્તમ નારાયણ મારા ઉપર દયા કરી આ મારો ઉદ્ધાર કર્યો ના ક્યાંથી હોત તમને નારાજ હું તો બહુ પાપી છું પણ મહારાજ એક વસ્તુ મને નથી સમજાતી મારું દુઃખ છે તમને કહી દઉં હું આવો કેમ થયો આવો મહારાજ તે કહો ભાઈ હળવું કરો બોલો કે હું તેલંગ દેશનો રાજા હતો ધર્મિષ્ઠ હતો ન્યાય નીતિથી રાજ્યનું વહન કરતો હતો પ્રજાને મારા દીકરાની જેમ પાડતો હતો પોષતો હતો મેં કોઈ અધર્મ કર્યો નથી પણ એક વખત મારા રાજદરબારમાં એવો એક મામલો આવ્યો જયદેવ અને મુકુંદરાય બે બ્રાહ્મણ જયદેવને ઘેરે દીકરી અને મુકુંદરાઈ ત્યાં દીકરો બચપણમાં બે દીકરા દીકરીનું સગ કરેલું એમાં મુકુંદરાય નો દીકરો અચાનક ઓરી અછબડા શીડી નીકળવાથી બંને આંખે અંધ થઈ ગયો એટલે દીકરીની સગ સગાઈ તોડી નાખી કે હવે જે વર છે એ આંધળો થઈ ગયો એટલે અમારી દીકરી દેવી નથી એટલે એ બે બ્રાહ્મણો મામલો મારા કચેરીમાં આવ્યો મુકુંદરાય કીધું કે કોઈ દિવસ સગાઈ તોડાય નહી હવે ભલે અમારો દીકરો અંધ થઈ ગયો પણ દીકરી દેવી જ જોઈએ એને હવે કન્યા સગાઈ કેમ તોડી બચપણમાં સગાઈ કરવાનું કારણ જ એ છે એટલે મહારાજ શું કેવું મુકુંદરાય કે તમે કયો મહારાજ જાણીને કે આને કર્યું છે ખોટું કર્યું છે હવે મારા છોકરાને કોણ છોકરી દે તો જયદેવ કે મહારાજ આને હું મારી દીકરી કેવી રીતે પરણાવી શકું એની આખી જિંદગી જાય કેમ બે બ્રાહ્મણો નો મામલો એટલે મેં વિદ્વાનો બધાને બોલાવ્યા ધર્મશાસ્ત્ર જોવામાં શું કહે છે શું કરવું જોઈએ એટલે એમણે મહારાજ શાસ્ત્રીઓ પંડિતો બધા વિચારી ધર્મશાસ્ત્ર પ્રમાણે કહ્યું કે વર હોય આંધળો થાય અપંગ થાય કોઈ રોગી થાય એવું થાય તો પછી દીકરી એને વરાવાય નહીં સક પણ રથ બાતલ કરાય બસ આ શાસ્ત્રાચાર હતો અને પંડિતોએ નિર્ણય આપ્યો એટલે મેં કીધું મુકુંદરાઈ એ હવે તમને દીકરી એના દીકરા એની દીકરી તમારા દીકરા વેરે નહીં આપે એ સગ પણ રથ બાતલ જ સમજવું એટલે મુકુંદરાય ગુસ્સે ભરાયો એ કે મારે તમે શેને આધારે કહો છો તો કે શાસ્ત્રને આધારે કહું છું તો કે શાસ્ત્રાના આચાર કરતા કુળનો આચાર મોટો અમારી કુળ પરંપરા જ છે બેમાંથી એક મરી જાય ત્યારે સગપણ રથબાતલ થાય બાકી ગમે તેમ લંગડો થાય અપંગ થાય આંધળો થાય તો સગાઈ તૂટેની આ અમારી કુળ પરંપરા છે એટલે તમે અમારે કુળથી બિરુદ્ધ જાઓ છો છતાંય મેં પછી શાસ્ત્ર વચન પકડી રાખ્યા અને એ મારે સાચું હતું અને જો હું એમ કહું કે કુલાચાર મોટો છે તો મને બીક લાગી કે દીકરીનો બાપ છે એ મને સાપ દી મારે તો બે બાજુ ભીતી હતી છતાં મેં શાસ્ત્રનું વચન સાચું માન્યું પંડિતોએ કહ્યું એટલે કે ના સગ પણ તૂટેલું છે યોગ્ય છે અને મુકુંદરાએ ગુસ્સે ભરાયો કે તે મારા છોકરાને રજળતો કર્યો અમારા કુળનો આચાર હતો એને તે માનો નહીં જ્યાં હું તને સાપ દઉં છું મરીને ભયંકર રાક્ષસ થઈ ગયા મહારાજ આવો ધર્મિષ્ઠ મેં શું ભૂલ કરી કે મને આવો સાપ મળ્યો અને આવો ભયંકર રાક્ષસ થયો આ સાપ ને આધારે મહારાજ આવો પવિત્ર રાજા હતો અને આજે હું જંગલમાં રાક્ષસ થઈને પડ્યો જ્યાં જ્યાં ફરવું પશુ પક્ષીઓ ભૂખ ભયંકર લાગે માણસ મળે તો માણસ જે તે ખાઈ જાઓ અને આ જંગલ જાડીમાં ફેર્યા કરો પણ મહારાજ એમાં મને તો કોઈ બહુ અફસોસ નથી કારણ કે મેં શાસ્ત્રની રીતે ન્યાય આપ્યો હતો અને મેં કઈ ખોટું નહોતું કર્યું પણ એક મહાપાપ કર્યું છે બસ એમ કઈ વળી પાછો એ રાક્ષસ ખૂબ રડવા માંગ્યો એટલે અમે કહ્યું કે ભાઈ શું છે તારે તું એટલે એણે વાત કરી કે મહારાજ એક મેં જે પાપ અપરાધ કર્યો છે એ મને બહુ રડાવે છે અહીંથી પછી હું રાક્ષસિંહ ભટકતો હતો ખોરાક હતો એમાં બ્રાહ્મણ નીકળ્યો ચતુર્ભુજ બ્રાહ્મણ મેં એને જાયલો કે હું તને ખાઈ જાઉં હલો બોલો બ્રાહ્મણ બિચારો ચતુર્ભુજ હતો કરગડી પડ્યો ભાઈ સાહેબ તું મને ખાતો મને મારતો નહીં મારા વ્રત મા બાપ છે ઘેરે મારી રાહ જોવે છે અને મારે બે દીકરીઓ અને બહેનો છે અમે બે બહેનો અને એક હું ભાઈ છું એ ચાર જણા મારે આધારે છે હું એકનો એક દીકરો છું બે બહેનો યુવાન થઈ છે ઘરમાં કોઈ પૈસો નથી અમે દરિદ્ર છીએ માવતર કાંઈ કામ કરી શકે એમ નથી એટલે પાળી રોટલાનું માન કરાવી શકું છું પણ એ બે બહેનોને મારે પરણાવી વરાવી ઘરે બારે પૈસો નથી એટલે કાંચીપુર હું જાઉં છું ત્યાંના રાજા મને કંઈ દાન દક્ષિણા આપે એ દક્ષિણા લઈને હું મારી બે બહેનોને પરણાવવા માગું છું કરીને તું મને છોડી દે નહી ચારે જીવ મારો તલસાટ રાખી રાખી મરી જશે તને એક પાંચ બ્રહ્મ હત્યા લાગશે મેં કીધું ના ના તારી મારે વાત કઈ બાંધવી નથી હું ભૂખ્યો છું એટલે પેલા ચતુર્ભુજે કહ્યું કે તું મને ખાઈ જઈશ એક વખત ના એક ટંક ની તને સંતોષ થશે પણ મને મૂકી દે તો કદાચ એક ભૂખ સહન કરી લે પણ ખાઈ જઈશ તો હું તને શાપ દઈશ कि एक वक्त तो तू मूख शांत कर पी ते भूख तरस पीड़ा रह ज्यास त्याज पड़ी रहीस त्याो नही थी सके हाल नही सके चाली नही सके भयंकर रुए रुए भूख तरस पीड़ा तू पीड़ा तो रहीस तोय मू चतुर्भुज ने चतुर हूँ परखी गो खाई गयो महाराज का चाई गयो ब्राह्मण विलाप करते रहो એને મને શાપ આવ્યો મરતા મરતા અને એ વખતે બસ આ જગ્યાએ હું પડ્યો એ પીડ્યો કેટલો કાળ ગયો મને ખબર નથી પણ મહારાજ એ મારી ભૂખ તરસ રૂવાડે રૂવાડે દાજુ એવી પણ ઊભો જ ના થઈ શકું પાણી વાણી ભોજન ભોજન કાંઈ મળે આવા ભયંકર દુઃખથી હું કેટલા કાળથી પીડિત હતો મને ખબર નથી મહારાજ આ દારૂણ દુઃખ આ એક અપરાધથી થયું આમાંથી મને કોણ બચાવે આ મારો અપરાધ છે પણ આ કરુણા કરીને તમે પુરુષોત્તમ આવ્યા બસ મારો ઉદ્ધાર કરો હું તમારે આશ્ચર્ય છું તમારા ચરણમાં પડ્યો છું મારા ઉપર કરુણા કરો શ્રીજી મહારાજ કહે અમને એના ઉપર દયા આવી એટલે અમે કીધું કે તારો અપરાધ તો મોટો છે પણ તું ધર્મિષ્ઠ હતો એ સંસ્કારો જોઈને તારા સત્કર્મો જોઈને તારી આરજુ જોઈને અમે જ્યાં તારો ઉદ્ધાર કરીએ છીએ અને એને અમે સોરઠમાં જેતપુરમાં રતા બસિયા તરીકે જન્મ આપ્યો એટલે અમારા ચરણનો સ્પર્શ થયો છે રાક્ષસ ને ચરણ સ્પર્શ થયો અને એનો કેટલો સુખ્યો થયો અને ક્યાં અક્ષરધામમાં પહોંચ્યો બોલો એટલે આ રોકડી વાતો છે ચરણથી કેવા સુખ મળે રામાવતારમાં અહલ્યા એનો પ્રસંગ તમે જાણો છો ગૌતમ ઋષિના પત્ની અહલ્યા ઇન્દ્રની સાથે થોડી ભૂલ થઈ ગૌતમ ઋષિ નાહવા ગયા હતા અને ઇન્દ્ર આવ્યા પતિવ્રતા ધર્મનો ભંગ થયો ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો કે તું જડ બુદ્ધિ છો ઓળખી ન શકી કે કોણ તારો પતિ છે ને કોણ નથી કે ગમે વેશ લઈને આવ્યો પણ તું તો પતિવ્રતા છો ગૌતમનો વેશ લઈને આવ્યો પણ ખરો ગૌતમ તો નાહવા જ ગયો હતો ને પથ્થર જેવી બુદ્ધિ ધરાવે છે જા તું પથ્થર થઈ જાય અને અહલ્યા પથ્થર દેહ થઈ ગયા અને રામચંદ્રજી જ્યારે નીકળ્યા વિશ્વામિત્રની સાથે ત્યારે એમણે એમના ચરણનો સ્પર્શ કર્યો અને અહલ્યા ફરીથી સજીવ થઈ અને શલ્યામાંથી અહલ્યા થયા પથ્થર દેહ તજાયો અને પતિ લોકમાં ગયા ઉદ્ધાર કર્યો અહલ્યા શ્રીજી મહારાજની જે આખી ચરણ થતી ઉદ્ધાર ની કથાઓ એ અનેરી છે આપણને લાગે એવી કઈ અહલ્યા નો ઉદ્ધાર કર્યો અહલ્યા એટલે જડતા અહિયા છે જડતા છે સમાજમાં જે વહેમો ને કુરિવાજો દુરાચારો ને એવી બધી જંત્ર મંત્ર કામન ને આ બધી જે છે જડતાઓ સમાજ દોરા ધા જંતર મંતર કામન ટુમન વહેમ મહારાજે તોડી આ સતી થવાનો રિવાજ છે એ રાજારામ મોહનરાયના નામે બોલે છો કેમણે બંધ કરાયો રિવાજ પણ એ ખબર નથી ઐતિહાસિક દ્રષ્ટિ ગણા ને રાજારામ મોહનરાય સતી પ્રથાનો વિરોધ કર્યો અને લોર્ડ બેન્ટિંગ પાસે કાયદો પસાર કરાયો એ ઈસવીસન અઢારસો ને ત્રીસ માં ત્યારે ઈસવીસન અઢારસો માં તો સહજાનંદ સ્વામી લીલા સંકેલી સ્વદામ વયા ગયા એટલે એમણે કાયદો પસાર કર્યો ઈસવીસન અઢારસો માં અને સહજાનંદ સ્વામી ઓલરેડી ગુજરાત સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ઈસવીસન અઢારસો થી આ સતી પ્રથાનો વિરોધ કરેલો અને સમાજને જાગ્રત કરેલો પેલું પગરણ તો સહજાનંદ સ્વામીએ સતી પ્રથા બંધ કરવાનું કરેલું ત્રીસ માં તો કામ પૂરું કરી દીધું હતું ગુજરાત સૌરાષ્ટ્રમાં બાળકીને દૂધ પીતી કરવાની ના વધારી કુરિવાજો એ જે અહલ્યા હતી જળતા શલ્યાઓ હતી એને સહજાનંદ સામે તોડી અને સમાજને આખો નવ ચેતનવંતો કર્યો એ તો જે ઇતિહાસ વાંચી ખબર છે ગુજરાત સૌરાષ્ટ્રમાં કેવી હાલત હતી કેવી પ્રજા હતી એને નાતા ધોતા પ્રજાને કરીને બ્રાહ્મણ જેવા ધર્મો આપ્યા નીચલી કોમને સામાન્ય કામ નથી અને સમાજમાં ઉત્કૃષ્ટ જીવન નહીં જે જ્ઞાતિમાં જાગૃતિ બાબરીયાવાડના આહિર લોકોનું તેમ કહેવાય ને કે ખા ખરો ઋઢ અને આહિર માને નહીં એ એક જ પ્રસંગ કહી કે આ સમાજમાં કેવી એમણે જડતાઓ તોડી અને સમાજને ચેતનવંતો કર્યો બાબરીયાવાડનું બાર પટોળી ગામ ત્યાં ખીમા વાઘ સહજાનંદ સ્વામીના એકાંત ભક્ત એમના ઘરના પણ એવા આહિર વીણાકીણા હોય નહીં પણ કેવી સમજણ હોય તો એને ઘેરે એક બ્રાહ્મણ આવ્યો બપોરના ટાઈમે ખીમાવાઘને ઘેરે અને આહિરાની ઘેરે ઘરકામ કરતા ચુંદડીયા બ્રાહ્મણો પૃથ્વી પર એનું કેવાનું શું શુક્રવાર શનિવાર રવિવાર ને મંગળવાર તે દિવસે જો દેવ પોઢી એકાદશી હોય તો વરસાદ બહુ થાય અને પૃથ્વીમાં પ્રલય થાય રવિને મંગળાનો પાહો છે પાપના અઢાર વાહ છે અને ઓણસાય બહુ ભારે છે બાનોતી કોને કોને આંદર હું તમને કહી દઉં હરજી હરજીવાન કાળો કરશનજી કાંતિ કેશવજી રૂડો રત્નો રાઘવજી રણછોડ લીધું એને પનોતી વળગાડી આવે બહુ હશિયાર દક્ષિણા માટે એટલે ઓલી આની કે ગોરદાદા પનોતી શું થાય તો કે ઘરમાં દાણા દુણી ખૂટી જાય બાળ એ ખાંધો તેર તૂટે ગામડે ગામડે ભટકવું પડે હોય રીતે કામ પાર પડે ને કષ્ટ બહુ પડે ગામતરા બહુ કરવા પડે ને પગના પગતળીયા ના પણ ઘાઇ જાય બાહવાનું થાય ને હખે રોટલો ખવાય નહી બા એમ જો મારો ધણી હામે તે પનોતી નામ લીધું ને એ સામે જાડવે બે તાવડીના તળા જેવા રોટલા ખાઈ ને નિરાય છે કોઠળીમાં એક એક ખાંડી અનાજ ભીર્યા છે પાંચ પાંચ ભેંસું દૂજે છે બસો વીઘા જમીન છે ખાવાનું ખૂટતું નથી દખનું મેં કાંઈ સાંભળ્યું નથી પનોતી તો તને છે કાળા તડકાનો હળિયાપટ્ટી થયો છો મંડીઓ ઠેકી ઠેકીને આવશ ને જાસ એક ગામે હખો બેહતો નથી અને તને છે એ ખાઈને અત્યારે તૂટે રોટલાના તારે ઠેકાણા નથી ગામતરા તારે કરવા પડે છે પગરખા તારે ગાઇ જાય પેલા મારા પિતા તારી પનો ઉતારી છે ઊભી બજારે ગયો ભણેલા માણસો પનોતી સાંભળે છે ને તો વિધિ કરાવવા બેસી જાય છે ત્યારે હવે જડ એક ભાઈ એની સમજણ આવા ગામડે ગામડે સહજાનંદ સ્વામી સમાજ નિર્માણ એવી શલ્યાઓની અહલ્યા કરી છે સહજાનંદ સ્વામી અને અહલ્યા નો પ્રસંગ પણ ગમતો હોય તો એમાં પણ એક મધુર વાત કરો વડોદરાનો પ્રસંગ તમે ચેપ્ટર વાંચજો એમાં નિષ્કુળાનંદ સ્વામી જે પરચાઓ લખ્યા છે તો એક મથુરાબાઈ નો પ્રસંગ લખ્યો છે મથુરાબાઈ ની ઉંમર કેટલી પાંચ થી છ વર્ષની બાળકી પાંચ થી છ વર્ષની દીકરી અને સમાધિ થાય લોક લોકાંતર ની વાત કરે ધામધામીઓની વાત કરે શાસ્ત્ર શાસ્ત્ર ના પુરાણો ની વાતો કરે વિધવાનો ચક્કર ખાઈ જાય એવું પ્રતિપાદન કરે છ વર્ષની છોકરી તે જી આવે ગમ ખાઈ જાય ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળ જાણે કેવળ સહજાનંદ સ્વામી ભક્તિને પ્રતાપથી એની કૃપાની દ્રષ્ટિથી બસ ગોપાળાનંદ સ્વામી સત્સંગ અને સહજાનંદ સ્વામીની દ્રષ્ટિ ગોપાલનંદ સ્વામી દ્રષ્ટિ છ વર્ષની છોકરી લોક વાત કરે ભૂત ભવિષ્ય વર્તમાનની વાત કરે વિદ્વાનોને ચક્કર ખવડાવી દીધી એવા શાસ્ત્રો વિધાનો કરે આ વાત ઉડતી ઉડતી સયાજીરાવ મહારાજા પાસે ગઈ એટલે બધા સયાજીરાવ મહારાજ કે તમે જોયા હોત પાંચ છ વર્ષની છોકરી વિદ્વાનો પછાડી દે છે સાત આઠ ગાયકવાડ ના વિદ્વાનો હેદ્વાનો આવ્યા છે હવે આમનું ડિંડક છે આમ છે વિખી ચૂકી નાખીને આવું બધું ગર્વ લઈને આવ્યા મથુરાભાઈ બેઠા તા આદર આપ્યો આવો આવો બે એ પૂછેરા પાસે આ હોય એવા લોક લોકાંતર ધામ ધામ એવા શાસ્ત્રો વાતો કરે અમુક તો જે પૂછું તે ભૂલી ગયા શું પૂછ્યું ખબર ન પડે અને આ પડી ગઈ કે આ કોઈ દેવી શક્તિ છે આમાં કે આપણું ચાલે નહી સયાજીરાવ મહારાજને વાત કરી મારા એ બાળકી તો કોઈ ચમત્કારી છે અને એની જે શક્તિઓ છે ગોપાલનંદ સ્વામી સહજાનંદ સ્વામીને લીધે એમાં અમારી ચાંચ બુટતી નથી બાકી વાત સાચી છે જો બોલો પણ એક પ્રસંગ પછી જાત જાતના લોકો પોતાના પ્રશ્નો આ બધું લઈને તો આવતા જ હોય એમાં એક મહિલા આવી પચાસક વર્ષની ઉંમર છે અને છ વર્ષની છોકરી પગમાં પડી કેવું લાગે એમણે કીધું કે ભાઈ સાહેબ મારી તમને શું વાત કરવી મથુરાભાઈ ઓલી પગે લાગ્યો મથુરાભાઈ મારે તમારી મારે તમને મારી શું વાત કરવી તો બોલો બોલો મુંજાવવા છોકરી કે બોલો બોલો મુંજાવવા અરે એ આકુલાન સામે જે પ્રકરણ લખ્યું છે ને એમાં એમનો સંપ્રદાયનું બધું નામે લખ્યું છે પણ આપણે કેવું નથી કે મેં કલ્યાણને માટે મારા શરીરને બધાને સોંપ્યું હું અભડાણી કેટલા અરે કેટલી રીતે અભડાણી એ મને ખબર નથી આવી રીતે મેં વીસ વર્ષથી પાપાચાર કર્યો છે કેવળ કલ્યાણને બાને મારું શોષણ થયું છે અને હું એ કલ્યાણ થશે કલ્યાણ થશે એમ માનીને મારા દેહને પણ અભડાવતી રહી તન મન ધનથી બધી રીતે ગુરુઓના નાનંદ અર્પણ કરતી રહી મથુરાબાઈ પણ એ બધું હું તો કલ્યાણને અર્થે કરતી રહી પણ એ તો બધું પાપાચાર નીકળ્યા અને અત્યારે મથુરા ભાઈ કે અરે મુંજાવાનું હોય કાલ સવારે તમે નાહિ ધોઈ ને વેલા આવજો તમને શાંતિ થઈ જશે બીજે દિવસે સવારે પેલી માય નાહી ધોઈ અને આવી બેઠી थुरा छोरी महिला पर हाथ मुको जाओ आज पाप गया ले जो जो अहल्या ने आता उद्धार जो ते जा तारा बदा पाप गन्म जन्म ना गया पहले टाढ़ू थी जो मरी सा છ વર્ષની છોકરી ઓલી ભાઈને ક્યાંક તો જો મારી સામે એની સામે જ્યાં જોવી એ જ મિનિટે સમાધિ ગઈ સીધી ગોલોકમાં અને રાધા કૃષ્ણ સાથે વિહાર કરતા રાધા સાથે વિહાર કરતા રાસમંડલના દિવ્ય વૃંદાવનના ગોલોક ધામના દર્શન થયા શ્રી કૃષ્ણનું સ્વપ્ન દર્શન ન પાવે એનું દર્શન થયું ઓલી તો ધન્ય ધન્ય થઈ ગઈ ગોલોકનું કૃષ્ણ ભગવાનનું સુખ ને રાસમંડળનું સુખ ભોગવી અને પછી જેવી ચપટી વગાડી એટલે જાગી પણ પગમાં પડી ગયો મથુરાભાઈના પગ રડી રડીને ધોઈ નાખ્યા મત આવ નાની છોકરી અરે આજ મારો ઉદ્ધાર થયો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજે જા અને તારો અંતકાળ આવશે ત્યારે હવે તને સજાનંદ સ્વામી તેડવા આવશે જા છ વર્ષની છોકરી અહલ્યા તો જિંદગીમાં એક ભૂલ થઈ હતી આની કેટલી ભૂલ થઈ એનું લિસ્ટ જ નહોતું એવી શલ્યા જેવી આ સ્ત્રી કે જેનો કોઈ કાળે ઉદ્ધાર ન થાય ઓલી તો ઋષિપત્ની હતી અને સ્વયં રામે ચરણ અડાડ્યો હતો અને પાવન થયા હતા ગુરુ વિશ્વામિત્ર સાથે હતા અને એમને કહ્યું આનો ઉદ્ધાર કરો અને રામ ચરણથી શું ન થાય થાય કે ભગવાનને ચરણ રચી શું ના થાય માનીએ પણ અહીંયા સહજાનંદ સામે તો કઈ કર્યું જ નથી એક નાનકડી છ વર્ષની એની આશ્રિતા એમણે આનો ઉદ્ધાર કર્યો શું સર્વોપરીપણું છે ને એ આ છે ગોપાળાનંદ સ્વામી જે કે છે ને કે અવતારી એને કહેવાય સર્વાવતારી એને કહેવાય સર્વોપરી એને કહેવાય સ્વયં પુરુષોત્તમ એને કહેવાય સનાતન પુરુષોત્તમ એને કહેવાય કે જે પોતે અવતારો જેવા કામ કરી બતાય હવે તમે આ મથુરાભાઈ નું કેવો જઈ થાય કોઈ શાસ્ત્ર માં આમ હોય તો તમને કેજ એક નાનકડી છ વર્ષની આવી શલ્યા જેવી એક પાપની શલ્યા એનો ઉદ્ધાર કરી નાખે ચપટી વગાડતા એવી અહલ્યાઓ પથ્થર દેહિ હતી ને એનો સહજ ઉદ્ધાર કર્યો છે એ કથાઓની સાથે સહજાનંદ સામે જોડી વાત કરું છું સમજાય છે તમને તો હવે કાલિ નાગ ઉદ્ધાર કાલિનાગ ની કથા તમે જાણો છો મથુરાના ધરામાં કાલિનાગ રહેતો હતો વિશ્વ બધું જળ થઈ ગયું હતું પશુ પક્ષીઓ પણ પીએ તો મરી જતા શ્રી કૃષ્ણ એ જળ કમળ તું છાંડ વામી અમારો મને બાળ હત્યા લાગશે નરસિંહ મહેતા અદભુત એ નાગ ના ઉદ્ધારની કથા કાલી ની સાથે યુદ્ધ થાય છે અને કાલી આધીન થાય છે પછી ભગવાન વિષ્મે કરી જતો રે અહીંથી તને જીવતો છોડું જા હું ક્યાં જાવ બહાર નીકળીશ એટલે મને ગરુડ ખાઈ જશે ગરુડ ને જૂનું વેર મારા મન મારી નાખે રસ્તા જ ભેટી પડશે મારો ભૂકો બોલાવી નાખશે ભગવાન ત્યાં હવે તને ગરુડ નહી કઈ કરે કેમ તો મે મેં તારા ઉપર મારો ચરણ પધરાયો છે એટલે તમે જોઈજો જે મોટા મોટા શેશુદ નાગ હોય ને એ આમ ફેન્ટ ચડાવે ને તો એને આમ ઉપર એક આમ તમારે ચરણના આકારનું તિલક જેવું થાય એ ભગવાન શ્રીકૃષ્ણ ચરણ પધરાવે ત્યારથી થાય છે રામચંદ્ર ખીસકોલીને હાથ ફેર્યો ત્યાં ત્રણ લીટાથી એમ આના ઉપર ચરણ પધરાવે નાગની ફેંડ ચડે ને એના ઉપર આમ ચરણ આકારનું તિલક થાય છે વૈષ્ણવી તિલક કે મેં તારા ઉપર ચરણ પધરાવ્યો એ ચરણનો ચિહ્ન તિલક રૂપે તારા મસ્તક ઉપર છે એ જોશે એટલે ગરુડ સમજશે આ તો હરિભક્ત થયો છે હવે આને કાંઈ કરાય નહીં તિલક ચાંદલો રાખજો તો કાળ પણ કાંઈ કરશે પછી આ તિલક ચાંદલા ની ટીકા કરતા હોય એને મુબારક છે હશે પણ એમને પાછું વળીને થોડું વિચારવું કરવો જોઈએ એ જેને પ્રચાર પ્રવર્તન કર્યું છે એ મારી તમારી જેવા નતા આપણે કથા કરતા હોય તો આપણે વલ્લભાચાર્ય ની ટીકા કેમ કરી શકીએ એટલું જ માનવું છે વલ્લભાચાર્ય તિલક આપ્યું છે મારે તિલક થી નિંદા ન થાય વલભાચાર્ય કંઠી પહેરાવી છે મારે કંઠી ટીકા ન કરાયદાસજી આ વસ્તુ નથી તુલસી કરવાની મને તમને નથી બધા અધિકાર નથી હોતો પછી આપણે એમ કઈ તુલસીદાસજી અધિકાર છે મને સંશોધન કરવાનો અધિકાર છે એ આપડે ધૂઈડ ખાએ છીએ એ અધિકાર તુલસીદાસજીને છે વાલ્મિકીજીને છે વ્યાસ ને છે એ રામચરિત માણસ લખતા નથી શિવ કહે છે એમ લખે છે અને હવે આપણે પછી હવે એમ કરવા કાના હવે હું સંશોધન કરી નાખું એમ ના થાય સીધી વાત છે ને અધિકાર અધિકાર બધાને હોય નથી હોત પણ ખબર નઈ આવી સામાન્ય બુદ્ધિ ઉપાસના હોય ને તો કોઈ દિવસ આવું માણસ બોલી શકે નહીં જેના પ્રત્યે આદર હોય એને ઓવર કરે પાછો ફરી જાય કે મારા બાપે આમ કીધું છે મારાથી જાહેરમાં કેવાય જ નહીં હા મને ન સમજાવતું હોય તો એને એકાંત તુલસીને વલ્ભાચાર્ય સજાનંદ સ્વામીને જેને તેને હું એને મારા ઉપાસ્ય ઈષ્ટ હોય એના પગમાં પડીને હું રોઈ લોક મને આ સમજાતું નથી પણ એ મારો બાપ બનવું ને જાહેરમાં કહું કે મને આ નથી સમજાતું ભલે તુલસીએ લખ્યું ભલે વલભાચાર્ય કહ્યું મન નથી સમજાતું એ ભક્તિ કેવાય વિવેક ચૂકી ગયા ની નિશાની છે બધી હશે લેટ ગો જેને કહેવાય હું તો આ એટલા માટે પાછું કઉ છું કે આપણે ભવિષ્યમાં કોઈ આવું ન કરી બેસું તો કાલી ઉદ્ધાર થયો બહુ સાચી વાત પણ ભાઈ એક કાલી મારે પ્રસંગ કેવો છે બીજી બીજી થોડી થોડી વાત કરી છે ચરોતર ચાંગા ગામ છે ફક્ત ચિંતામણીમાં નિષ્કળાનંદ સ્વામી નું ચેપ્ટર લખ્યું છે સરસ મજા આ ડોહાઈએ જે કામ કર્યું છે ને એવું ગજબ કોઈ કરે ન એ તો છે જ ભાદ્રા બે જે વિભૂતિ ગુણાતીતાનંદ છે નિષ્કોળાનંદ સ્વામી ગોપાળવાન સ્વામી તો વાત જ ના થાય કારણ કે એ એવી વિભૂતિ છે જેના માટે કેટલાય પાના આ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનો સામે રોકે છે પણ નિષ્કૂ કરીને બુદ્ધિના ખોપડા તોડી નાખે એવાઓના માટે પણ જે એમણે પોષણ કર્યું છે વાત નહી ચાંગો ચરોતર નું ચાંગા ગામ એ ચાંગા ગામમાં એક વસનજી કરીને ખેડૂત પટેલ મોટી ખેતી ખાધે પીધે વ્યવહાર સુખી ઉપજનું પણ ઘણું સારું ઘેરે હાથી એટલે હાથી તો ન હોય પણ ઘોડા ગાયો ભેંસો આવી સમૃદ્ધિ પણ ભાઈ એક તો નાસ્તિક અને પાછું ક્રોધ નું જાડવું ભયંકર ક્રોધિ હાલતો હાલતો પવન ઉપર ખીજાય આમ હાલ જ હતો ને પવન આ બાજુ વધારો હતો મૂછ માથે આમ ઉડી જાય તો મૂછ માથે ખીજાય એને તોડી નાખી દીધી આવો ખીજાય હવે હું કરીશ કોઈ એમ ખાલી આમ રસ્તે બજાર નીકળે કેમ વસંત કેમ છો શું છે તારે કામ એમ નઈ તમે ક્યાં અરે જ્યાં જાઓ હોય ત્યાં જાય તું તારે રસ્તે જા હું મારે રસ્તે જાઉં એમાં વસનજીભાઈ પેલા પટેલ નું ઘર ક્યાં ટાટિયા ભાંગી ગયા છે ગોતી ગોથી પૂછી લે આ હું ક્રોધ જાડું કોઈ સામો મળવાનું થાય ને રસ્તા ચૂકી જાય બધા એની શેરીમાં જે માર્ક નું હોય કરફ્યુ લાગી જાય રસ્તો ખાલી થાય નહીં બુદ્ધિ નો કુતરા સમજદાર હોય છે જેના આછા પાતલા પાટલું પહેર્યા હોય ને એને કરે બાકી કુતરા આજના પેલા જોઈ લે છે જીન્સ નથી પહેર્યું ને નકા દાંત ભાંગવા હોશિયાર છે કુતરા વસંતુ ભીખારી બ્રાહ્મણ કોઈ આવે સાધુ દોડે ગામ છોડાવી દે આ ક્રોધ નું અને નાસ્તિક નું અને એક જ અધ્યાસ નામ લેવું નહીં ભગવાન નું રામી કે ચોર કે હનુમાનજી કે શિવજી પાસે ક્યાંય જવું નહીં કારણ કે માનતો જ નથી અને ભાઈ ક્રોધી ખેતી થી ઘર ને ઘર થી ખેતી અને બસ મારું મારું વા ઉપજ લે બસ રખોડો રખોવાડો આ વાયું તે વાયું ને આ પાક ને પેલો પાક આવે છે આ લીધું આ બાજુ ધંધો ખેતી નો અધ્યાસ એ સિવાય બીજું કાંઈ નહીં એ ઘણી વિચાર આવ્યો આવા પાપ કરનારા માળા એક ટચકો વાગે ને કીડી ચટકો ભરે એટલો એના શરીરમાં રોગ ન હોય તમે જોજો પાપ એટલે એના પાપના તમે હિસાબ ના લઈ શકો અને સ્વપ્નમાં પેટમાં ન દુખે બોલો હવે ખબર નહીં શું છે તમે જોજો હા નરવા ચીપડા જેવા હોય અને પાપ નું લિસ્ટ કાઢો ને તો ભગવાન ભયંકર ક્રોધી ને નાસ્તિક જમદૂત એ આઈડિયા નહીં એને તો વિચાર કરો જમદૂત આવ્યા નહીં એને લઈ ન ગયા આવ્યા મુકાવ્યા દે પણ આઈડિયા નહીં એ મૂકીને વીઆઈ ગયા કેવો હશે વિચાર કરો જમદુ કે આને આપણે અડવું પડશે નાવું પડશે જે કાંઈ એનો પાટડો હોય છે બસ એમાં ફરી રાખે અને તીરથી નજર થી એનું રક્ષણ કરે મારું ખેતર કોઈને ગરબે દિવસે તો ન ગરવા દે રાત્રિ ન ગરવા દે નાનું કોઈ પ્રાણી ગાય ભેંચ ઘોડું ગધેડું કોઈ ઘૂસે નહીં ઘૂસું કર્યા દાંતિ નો પાણી પીવાનું પૂછવા ઉભો ના રે એવા કેટલાય મારી નાખે અજાણે કોઈ માણસ જો એની ખેતરવાડીમાં ઘેર્યો તો સાપર પેટે લઈ લે અને આમ તીર જેમ આવે ક્યાંથી આવે ખબર ના પડે કોઈ એના ખેતર પગ ન પેલા તો ઘરે કોઈ પગ નહોતું દેતું મહિના પછી ખેતરમાં કોઈ પગ નહીં બિચારા ભોળા મારી નાખે કૂતરાઓ ની ના છોડે એને ડંસ મારી મારી મારી નાખે ખેતર માં કોઈને ઘૂસવાનું એના છોકરા આવે બસ બીજા કોઈને ઘૂસવાનું કેવો તમે વર્ણન કર્યું તોય લાગે છે એટલું આટલું મેં જાણ્યું એટલું મેં તમને કીધું કેવો હશે હવે બનવા છે વસો થી શ્રીજી મહારાજ નીકળતા હતા એટલે સવારના વહેલા નીકળી ગયા એટલે મહારાજ કે સંતો ધ્યાન રાખજો કોઈ સારી વાડી આવે એટલે કુવો વાવ વેલ કોઈ આવે તો આપણે ત્યાં નાહ ધોય અને આપણે નિરાય તે સંતો તમે બધા નિત્યકર્મ આપણે કરી લઈએ ઉગતા સૂર્યજી એમાં આ વસંત પટેલ વાડી દેખાણી અને સંતોએ કીધું મહારાજ કે આ વાડી બહુ મોટી છે ને પાણી સરસ ભર્યું છે આપણે ના મહારાજ કે હાલો સંતોએ મહારાજને બેસાડી દીધું આસન પાતરી દીધું એ કુવાનો થાળો થાવળનો ઓલો થાળાનો ઓટલો હોય એના ઉપર શ્રીજી મહારાજના પગ ઉપર પગ ચઢાવીને બેઠા અને સરસ મજાનું બાળનું દાંતણ લઈ અને સંતોએ મહારાજને આપ્યું મારા દાંતણ કરવા બેઠા અને એ એક સંતો છે અને મહારાજ ધીમે ધીમે એમાં રીતે દાંતણ કરે એમાં ઓલો દૂરથી સુસવાટા કરતો આવ્યો કોણ ગરીબ જેવો સંતો તો કઈ એ તો એના ભજનમાં પીડ્યા હોય શ્રીજી મહારાજ નું મુખામ અને કરે અને સાપ સુસવાટા કરતો આવ્યો સંતો જોયું કે સિસોટીઓ વાગે છે સાપ કાળો ભયંકર નવ હાથ તો લાંબો હો મહારાજ કે મહારાજ સાપ આવે છે મહારાજ કે છ આવે હવે તો જાણે છે જેવો સુસવાટા કરતો આવ્યો શ્રીજી મહારાજે આમ સામે જોયું સ્થિર થયું સાપ ઉભો રે એકદમ આખું શરીર સંકેલી ગોળ કુંડાળે પડી આમ જોઈ રહ્યો મહારાજ ફેન્ડ કુંડાળું વાળીને ઉભે મદારીના કરંટિયામાં બેઠો ને એમ આમ જોયું શ્રીજી મહારાજે દ્રષ્ટિ કરી કરુણાની ત્યાં પહેલાને જ્ઞાન સ્ફૂર્યું સાવ નાસ્તિક જિંદગી જેને કાઢી નાખી એ વસંતજીને દ્રષ્ટિ માત્ર મહારાજ કૃપા કરી તો નાગમાં રહેલા વસંતજીને ઓળખાણ થઈ ગઈ કે ઓહો આ તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે જેને માનતો નતો ભગવાન હોય ફેણ વારે વારે નમાવીને પગે મીડો લાગવા આ તો ભગવાન છે નારાયણ છે એવો બેસીલી અને શ્રીજી મહારાજ નું દર્શન સંતો કરતો સંતો જોઈએ આ બધું શું થઈ ગયું કડી પણ એ સંતો એ પહોંચેલા નહીં અને પછી કઈ ઉધારું હોય એ જાણી જાય કે આ બધું શું છે દાંતણ કર્યું સ્નાન કર્યું સાપ ત્યાં ત્યાં બેઠો પૂજા કરી બધા સંતો ભક્તોએ મહારાજ નું દર્શન કર્યું ચાલવાના થયા તો પાછી મહારાજા સેજ આમ દ્રષ્ટિ નાખતા ગયા સંતોએ પણ દ્રષ્ટિ કરી સાપ પણ જાણે પગે લાગતો હોય માફી માંગતો એમ પગે લાગ્યો સંતો શ્રીજી મહારાજ ત્યાંથી નીકળી ગયા પણ સાપે નિયમ લઈ લીધું હવે જીવું ત્યાં સુધી કોઈ જીવને મારું નહીં અને સદાનંદ સ્વામીના જે વર્તમાન છે એ બરાબર પાડું સાપ જ્ઞાન ફૂરી ગયું કારણ કે આ જે યોની છે ને આવી રીતે સાપની યોની એ કોઈ ઈંડામાંથી ન થાય તત્કાલિક થાય પણ આ બધા ગણા ને નથી સમજાતું કે આમ સાપ ના દેહ કેમ આવે કેવી રીતે પિતૃ હોય તો કોઈ કેમ દેખાય દે દે તમને અકલમાં કામ નહી એ કઈજ્ઞાન રીતે થોડું સાબિત બધું થવાનું છે જુદી જુદી વાતો છે હવે હું નિર્વિષ્ઠ થઈને ફરીશ જોય એમાં લખે છે હવે આજ થકી એમ ધારું નિષ્કુળાનંદ સામે લખે છે એકસો માં પ્રકરણમાં હવે આજ થકી એમ ધારું જીવું ત્યાં લગી જીવન આજ થકી ધરું વ્રતમાન રેવું મારે અતિ નિરમાન એવી સાધુતા ગ્રહી છે સાપે પછી જે મળે તે દુખ આપે પોતે ઓળખી ગયો તો શું ઓળખી ગયો તો ખબર છે એને એને કીધું કે કોણ છે શ્રીજી મહારાજ સામાન્ય આવ્યા છે સામાન્ય નથી આ તો પરા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે હવે આ આમાં એવું છે લોકમાં છે ને અમુક ફૂંફાડો યોજાય ને અને પછી કનડે બહુ જે ભારાડી લોકોએ હથિયાર મૂકી દે પછી જેનું ખૂન થાય છે તમે જોયું છે નથી લેવાનું પ્રતિજ્ઞા લઈ લીધી છે અને ત્રાસ મૂકી દીધો નિર્માની થઈને ફરે કોઈને કઈ બોલાવે નઈ ઘરની વાળી માટા મારે પછી બધાને ખબર પડી ગઈ કે આ સાપ હવે કોઈને કરડતો નથી એટલે જે આવે કાંકરી ચાળો કરે ઓલો બેઠો હોય પથ્થરો મારે લાકડું મારે આને મારે કઈ કેવું પડશે અને પછી દોડીને એના છોકરા ના છોકરો હતો ને એને જઈને કર્યો કરડીને એના શરીર માં ગયો અને હા થઈ ગઈ ગયેલા ભાઈ સાપ કરતો નતો પણ છોકરા ને ગયો બધા ઉચકીને ઘરે લઈ આવ્યા ઘરે લાવેલું ઔષધ નું જે રીતે વિચાર ત્યાં તો પેલા છોકરામાં રહીને પેલો વસનજી બોલ્યો ઉપચાર કઈ કામ નહી હું વસંતજી છું ઓ બાપા તો દાદા નીકળ્યા આપણે એમ જાણતા હતા કે આ તો કોઈ વિષદ સાપવાડીમાં આવી ગયો છે જાતો નથી તમે બાપુજી આવું પેલા હતો ને એનો છું પણ તમને ખબર નથી આપડી વાડીએ વેલી સવારે સહજાનંદ સ્વામી અને સંતો સાથે આવ્યા સ્નાન કર્યું અને મેં સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા ત્યારથી હું એમનો આશ્રિત થઈ ગયો છું એનું વજન કરું છું અને કરું છું શું મને મળ્યા જે દિના મહારાજ તે દિનું મારું થયું છે કાજ હું તો નિર્વિષ થઈ ફરું છું સ્વામી સંતના દર્શન કરું છું જ્યાં જ્યાં ક્યાં આજુબાજુ ગામડે સાધુઓ દેખાય ભગવાન શ્રીજી મહારાજ દેખાય તો હું ત્યાં જઈને એમના દર્શન કરું છું એમનો સત્સંગ સાંભળું છું હવે મેં વિષ મૂકી દીધું છે ઝેર મૂકી દીધું છે હવે હું હરિભગત થઈ ગયો છું એટલે હું કઈ તમને કનડતો નહોતો એટલે તમે પાછા મને મારવા મીજા પણ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું પછી શું બોલે જોજો હવે એમ કરી કરી સતન ત્યાગ તો મારા જેવા નહીં કે ભાગ્ય કેમ तज सहू तन जेह वे आवशे नाथ तेड़े ते तो मान जो सहु तमें सत्य ये लगार असत्य આવી રીતે ભયંકર વસંત થયો વિષધર નું શ્રીજી મહારાજે ઉદ્ધાર કર્યો અને રોકડું અક્ષરધામ આપ્યું એવા પ્રતાપી ચરણ છે આ કાલિનાગત છે ને આપણામાં અને બીજી વાત જુઓ કાલીનાગ એટલે વિષ ફેલાવનારા ને એકદમ ક્રૂર તત્વ સજાનંદ સ્વામીએ શું કર્યું સમાજમાં જે એવા વિશીલા તત્વો હતા કેવાડતાલોજો સુરુ પાપ ના પહાડ કહેવાય ભાંગી નાખે ધરણીય ધ્રુજે દીવ થી દ્વારકા સુધી ફાટે એવા બધા જે હતા એને ચપટી વગાડતા મહારાજે પોતાના ભક્ત બનાવ્યું આ ઘણા લોકો શું કે ભાઈ જોબન વડતાલ ને અને એમાં એને આશ્રિત કરી નાખ્યો હરિભગત કર્યો એટલે સજાન સાહેબ ભગવાન થી ગયા હવે એ વાત તો ચંબલની ખીણમાં રવિશંકર મહારાજે કેટલાય લૂટારા ને બધાને લૂટફાટ છોડાવી દીધી છે એટલે હું રવિશંકર મહારાજ ભગવાન થઈ ગયા એક જોબા વડતાલ એક છોડાવી આવો ને આ બધું છોડાવી દીધું એટલે સજાન છે ભગવાન થઈ ગયા એટલે આ ભાઈ એમ નથી આ ઘણી વાર તો સાધુઓ અમારે કોઈ સમજ્યા વગર નિરૂપણ કરી નાખે કે ઘણા લોકો એમ કેતા હોય છે કે જોબન વડતાળ શ્રીજી મહારાજે ભક્ત બનાવી દીધો એટલે ભગવાન છે પણ એ તો કે એવા તો ઘણા બારવાટ્યા લૂટારો અને ઘણા સાધુ પુરુષો એ ભક્ત બનાવ્યા છે એમ ભગવાન નથી પછી એનો ખુલાસો કઈ જડે વિચાર્યું હરિભક્ત બનાવ્યું એટલે એવું નથી પણ જે જે રીતે એમણે જે જેને સુધાર્યા છે એમાં ચમત્કાર છે એમાં ઐશ્વર્ય છે એમાં બહુ મિર્યકલ છે જે નજરમાં ન આવે એવું છે અને સમજો તો સીધું સીધું છે જોબન કઈ અમછો થયો છે અરે દભાણમાં માણકી ઘોડી ચોડવા આવ્યો ત્યારે ત્રણ દિન પગજાનંદ સ્વામી ને જોયા હતા અને પછી જોબન પગમાં પીડ્યો હતો રવિશંકર મહારાજ ગોળે ઘોડે ન થાય આપણે રવિશંકર મહારાજ આપણે વંદ્ય છે પણ તમે બી હરખું કરો ત્યારે અમારે ચોખટ કરવી પડે છે એવી રીતે એક એક જે બધા સુધાર્યા છે એમાં સહજાનંદ સ્વામી નું ભગવાન રૂપે ઘોડિયે ઘોડિયે જોવે ત્યારે જોબન પગમાં પડી ગયો આ કોઈ ખાલી મહાપુરુષ કે સાધુ પુરુષ નથી આ તો પુરુષોત્તમ નારાયણ છે જ્યાં ગુના છૂટાય ત્યાં ગુના કર્યા છે પછી જોબન ભર સભામાં આવીને પગમાં પડ્યો છે અને પેલા મારે માંડ મેળી ઉપલી જે બારી છે ઈ ગોખમાં જો સ્વામિનારાયણ ભગવાન મારી પેલા બેઠા હોય તો હું માનું તો ગયા ત્યાં તો બારી બેઠા તા આવો જોબન આવો જય સ્વામિનારાયણ ત્યારે જોબન માંથી પછી ભક્ત સાચું છે ને કે મેં મારું ભેળવીને થોડી વાત કરીશું આજે પણ ત્યાં બારી છે ત્યાં લખાય છે ખાતરી માટે ઝેર પીએ ને તોય જીવ ના જાય તમે ડાપણ કરો કે આ ઝેર નથી હું ચાખી જો ચાખી જો ગોટો મળી અને કોઈ કે અમૃત છે અરે અમૃત નથી હું ચાખી જો તો એ ચાખે ને તોય અમર એવું છે દ્વેષમાં આવો તો બાજુ ફરનારા મણિલાલ પારેખ એનું એક પુસ્તક ભગવાન સ્વામી ઇંગ્લિશ માં મળે છે હવે એ ક્રિશ્ચન પ્રચારક હતા અને ક્રિશ્ચ ધર્મ ના બધું ઉપદેશ આપનારા અને એના બધા કાર્ય કરનારા અને એ બધે જોવે તો ક્યાંક સહજાનંદ સામે નું ગાજતું બધું દેખાય એટલે આ થોડા સાઠ સિત્તેર વર્ષ પહેલાની વાત છે હજી પણ એ પુસ્તક મળે છે બહુ ઓછું પ્રાપ્ય હશે પણ પડે છે લાયબ્રેરીમાં છે ખરું બહુ સરસ પુસ્તક લખ્યું અંગ્રેજીમાં આખું ભગવાન સ્વામીનારાયણ તો એ કે આ બધું શું છે થોડુંક થાય તો ખરું ને પણ મેં કીધું અમૃતનું દ્વેષથી પણ પાન કરવા જાવ તો અમર થઈ જાવ એને એમ થયું કે આવડે એવું શું છે ગામડે ગામડે બધા લોકો એને ભગવાન માને છે ઊંડા ઉતર્યા કે શું છે આની અંદર એવા તત્વો સાત્વિક બુદ્ધિથી કે વેરથી જે કમળો તે પણ એ ગયા ઊંડા ઉતર્યા એને થયું કે આ કોઈ સામાન્ય તત્વ નથી અને એને ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા અરે વાહ એટલા બધા રંગાઈ ગયા કે ઓહો આ તો નારાયણ છે અને પછી એમણે સ્વામિનારાયણ ભગવાન માટે આટલું જાડું પુસ્તક લખ્યું અને એમાં એક વાત એ પણ નોંધી કે એક વસ્તુ તો યુનિક છે કે સ્વામિનારાયણના આશ્રિત નાના નાનો હરિભાઈ ગામડે ગામડે તમે જશો તો જય સ્વામિનારાયણ કહીને દેહ મૂકનારાયણ આગળથી કહીને દેહ મૂકનારાયણ ભગવાન સ્વામી પોતે તેડવા આવે છે એમ કહીને દેહ મૂકનારા આ સત્સંગમાં છે એ યુનિક છે યુનિક છે ને યુનિક છે ભગવાન ઘણું બધું વિચારવાની રીત છે તો જે ઝેરીલા તત્વ હતા ડોકા કાયપા નહીં સહજાનંદ સ્વામી પણ ડોકા બદલી નાખ એટલે કોઈએ લખ્યું છે ને સાયદ કદાચ કન્યાલાલ મુનશી કે કોઈ પણ કોઈ લખ્યું છે આ તો કોઈ લખ્યું છે કઉ છું એટલે ના કરે એમણે લખ્યું છે કે આ જોબન વર્તાલો કૃષ્ણ અવતારમાં હોત તો શ્રી કૃષ્ણ એનું તલવારેથી સમાધાન કર્યું હોત પણ આ તો સહજાનંદ સ્વામી હતા એમને જોબન મળ્યો તો એને પરમ આશ્રિત ભક્ત બનાવી દીધો કારણ કે ન્યા તો સીધું સમાધાન જ થાય તલવારથી સુદર્શન ચક્ર એટલે લેતો જ્યાં બીજે જન્મેના શ્રીજી મહારાજ જુનાગઢ થી નીકળતા હતા આડ દસ ઘોડેશ્વરો હતા રમવા જમા રમવા જમા રમવા જમા કરતા માણેક ઘોડની માણેક વડકી માણકી અને બીજા ઘોડા રોજા તોખાર એ બધા ચાલ્યા આવતા હતા કાઢી દરબારો સાથે હતા એમાં વચ્ચે ગઢપુરા આવતા હતા વચ્ચે કમઢિયા ગામ આવ્યું ઘોડાઓ તમારે જેમ ગાડીઓ તરસી થાય પેટ્રોલ ડીઝલ પુરાવું પડે એમાં ઘોડા તરસ્યા થાય પાણી પૂરવું પડે એટલે ગામને ગોંદર અવેળા હોય જ એટલે આ શ્રીજી મહારાજ કહેવાલો જરાક અવેળા પાણી પીવડાવતા જાય આપણે થોડો વિરામ લઈએ ઘોડાએ થોડો વિરામ લઈએ એ ગામને અવેડે પાણી પહેર્યું હતું અને આડ ઘોડા મહારાજને આગળ બાળકી અને ઘોડાને પાણી પીવડાવે ઘોડા થી નીચે ઉતરેલા કાઠી દરબારો ઘોડા પર હાથ ફેરવે ઘોડા એવા છો એને માલિક હાથ ફેરવી ત્યારે પાણી પીવે છોકરાને પાણી આમ ઉભું ઘોડું પાણી પીવે જ નહીં તરસ્યું હોય તો મરી જાય પીવે નહીં પણ એને બચકારે કેટલું પંપાળે ત્યારે ઘોડું પાણી પીવે એ કૂતરું નથી હાથ માં જોટી પીયું જાય ખાનદાન ઘોડા હોય ભાઈ માલિક મરી ગયો પોતે પોતા હટે નઈ જાતવા જાત નથી મળતો રાખો એને એડ્રેસ ફોટો બધું પોલીસ ને જાણ આપ્યું હવે દીમા ત્રણ બદલતા હોય કેટલાક ને ફોટા પાડવા એ મોંઘા પડે ભગવાન બચાવ્યા નથી એટલે પાણી પીવડાવતા હતા આજે પૂળો મૂછ્યો એ ઘોડો પીવડો આવ્યો અરબસી અરબસ્તી અરબી ઘોડો આમ શ્રીજી મહારાજ ની સામે જોઈ કરોડો માણસ એવી કરુણા છે ને શ્રીજી મહારાજે પણ એવી ઉદ્ધાર કરવા જ નીકળ્યા છે કરુણાથી કાયાભાઈની સામે જોયું બસ જોયું ચાર આંખ મળી બરાડી માણસ બરફ પીગળે ને એમ પીગળવા માંડ્યું કાંઈક થવા માંડ્યું ઓહો હો કોણ હશે આવું ટાઢું કેમ થાય છે પાપ ન કરવાના મનસુબા કેમ થાય છે કેમ જીવમાં પશ્ચાતાપ થાય છે અજવાળા કેમ દેખાય છે ઘોડાને પીવડાવીને શ્રીજી મહારાજ પણ બધા પછી બાજુમાં એક વડલાનું ઝાડ હતું એની નીચે જઈને થોડી વાર ઉભા રહેવાની સંકલ્પ કર્યો ત્યાં જ કાયાભાઈ એને પગમાં પડી ગયા પ્રભો પ્રભો આપ કોણ છો અને મારા ઉપર કૃપાની દ્રષ્ટિ કરો શ્રીજી મહારાજે બધી વાતો કરી બસ બસ બસ બસ કોઈ બીજી વાત જોવા જઈ લો મને હવે તમારો સત્સંગી કરો અરે શ્રીજી મહારાજ કાયાભાઈ તમે મુસલમાન અમે તમને વર્તમાન આપી કંટી આપી તમે આ બધું થઈ જશે ઉપાધિ જે થાય હવે ભાગવત બેસાડીએ અઠવાડિયું સત્સંગી જીવન સત્સંગી ભૂષણ અઠવાડિયું રામાયણ નવદી રામાયણ બેસાડીએ તોય કંઠી કોઈ પહેરે નહી એવો કદાચ વક્તા હોય તો કાઢીને ભો જાય ત્યારે હમણાં કઈ નહી બોલો અને કે મહારાજ હવે અમને તમારા શરણે લઈ લ્યો ભવ કીધું ના પાડી તોય પણ ના હવે બસ બીજું મારે કઈ નહી તમે જોઈએ અને શ્રીજી મહારાજે એને કંઠી આપી વર્તમાન આપ્યા માળા આપી લો કરજો ભજન સુરવીર થઈને હવે મુસલમાન એકદમ ફરી ગયું હવે ઘરે આવીને સ્વામીનાય સામનાયણ કરે હવે કુટુંબીઓ બધા વિફર્યા એટલું અધૂરામાં પૂરું પોતાની ઘેરે મંદિર કર્યું ગામના ને બોલાઈ આવે સંબંધીઓને બોલાવે આવો આવો ભજવા જેવા છે મુસલમાન એને ઘેર સત્સંગ રાખે અને મુસલમાનોને વાત કરે હિન્દુ વાત કરે એ મુસલમાનો અકળાઈ ગયા કે મારો આ હિન્દુ ક્યાં ડીંડવાણું એને લીધું એટલે ભાવ પછી તો જેને પારાડી પણ મૂકી દીધું એટલે ખબર છે કે હવે આ શસ્ત્ર લેવાનો નથી આંખોટો પાડે ને ત્યાં વેલા લુગડા ભીના થઈ જતા હોય હવે ખબર છે કે આ કઈ કરવાનું નથી એટલે પછી આલીમોવાલી હોય એ માટે સલાહ દેવાની બોલવા વિચાર કરવો પડતો હોય હવે તમે આ ઠીક નથી કરતા કુળ પરંપરા નથી હિન્દુ આ બધું કર્યું એ બધું મૂકી દેવું ને ઠીક નહીં એ પણ કઈ તમે જા બીજાને ભજાવવા માટે પછી ગામના જે નવાબ કે સુભાગ છે મુસલમાન એને જે લોકો વિરોધી વાત કરી કે ભાઈ આ સારું નથી થતું તમે બેઠા અને આવી રીતે પાપ ફોલે ફાલે તમારે અટકાવવું જોઈએ તમારો ધર્મ છે હું હરિભક્ત છું તો કા બધું મૂકી દે મારાજ કઈ ખોટું કરતો મૂકી દેવા હું જયારે ખોટું કરતો તો ત્યારે મને કોઈએ ન કીધું તું મૂકી દે આ દુનિયાની રીત તમે જોવો લ્યો હું જ્યારે બધાને નડતો હતો ત્યારે ખુદ તમે મને ન કીધું મારા સંબંધીઓ ન કીધું કામના કોઈ ન કીધું કે તું ખોટું કરે છે દે અને આજે હું સારી રીતે રહું છું કોઈને નડતો નથી કોઈને દુઃખ દેતો નથી કોઈને લૂંટતો નથી અને નિયમ ધર્મથી એક સારી સારી રીતે હું રહું છું ક્યાંય નડું છું રાજમાં છતાં હવે આ મૂકી દેવાનું તો કે તું હિન્દુઓને ભજે છે ને પાછો હિન્દુઓનો પ્રચાર થાય એવું કામ કરે છે એટલે આ ઠીક નથી તો સાંભળી લો એ તો થશે તો તું મારો ગામ માર્યો છું જાણું છું દંડ થાય ભાઈ ભલ ભલો ઢીલો થઈ જાય કાંઈ બેસી ગયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એક તો તરસ માથે ગરમી હોઠ હુકાય ગળું હુકાય પણ જીવ હુકાતો સ્વામિનારાય સાહેબ ભજન કરે ભગવાન સ્વામિનારાયણ જોવા ભાઈ એક ભક્ત છે ને શું થયું એ જે નવાબ હતો ને એને પેટમાં આગ લાગી એવું દરજ્જ થઈ ગયું આ એસિડિટી થાય ને એવું આમથી આમ અવળો થાય ને આમ થી થાય ઠંડુ લીંબુ પાણી પીને પેલું પાણી પીને શરબત પીવે શેરડી ચૂસે ને દાડિમ પીવે જે ખરું કરે બધું કઈ ટાઢું જ પડે નઈ વૈદો બોલાય ઓલે બોલાય તે બોલાય જરાય અસર નહીં એવી ભયંકર પીડાઓ થાય પેટ નો દર્દ મટે નહીં પથારીમાંથી આમ હેઠળ પડી જાય એટલો બધો ગોટો પડી જાય એવો પેટ દુખાવો થાય પછી કોઈ કીધું કે તમારે દર્દ મટાડવું હોય તો ડેરડી થી રૂપજીભાઈ વૈદ છે એને બોલાવો એ અચ્છા નાડી વેદ છે ઔષધ જાણે છે મારતે ઘોડે એમને બોલાવ્યા વૃપજીભાઈ આવ્યા નાડી જોઈ ઔષધો જોયા એમણે બધું તપાસીને કીધું કે તમને શારીરિક દર્દ નથી એટલે શારીરિક જ છે અમને પેટમાં પીડા થાય છે આગ લાગે છે નાડી નથી બોલતી પેલા તો નાડી વિજ્ઞાન હતું આજે હશે નાડી નથી બોલતી હોય શકે મહારાજ મને ખબર નથી પણ અપરાધ કર્યો છે એ સિવાય મને આ કઈ દરદ લાગતું નથી તો કે એવા તો કોઈ ભક્તોને કોઈને ફકીર ને કોઈને પીડા નથી પણ એ કમારો જ જ્ઞાતિ છે એ પેલો કાયોભાઈ છે એ હમણાં નવું કઈ કરે છે સ્વામી નારાયણ કરે એને એમ તડકા ઉભો રહે છે તમારે પીડા મટાડવી હોય ને આગળ દવા કઈ કામ નહીં કરે નાડી બોલતી નથી તમને દરદ હોય અને હાજુ થવા માટે શું ના કરે અરે ભાઈ જાઓ જાવ જાઓ કાંઈ ભાઈ બોલો કાંઈ ભાઈ આવ્યો બોલો એ તમે મારે ઠંડુ પાણી અમે સત્સંગી અમે તમારું પાણી ન આપીએ તમે ગાળો નહીં ચાલો નહીં તમારા માણસ નો વ્યવહાર જળ ધરાવું અને પછી હું નિરાય તે પી ન્યા હું પાણી પીશ અને તમને આ ટાડું થઈ જાય અને કાયભાઈ પાણી પી ગયો એ કાયેબાઈ ગા મહારાજે સ્વામિનારાયણ સામે પોતે પીધું અને પેલા દ્રષ્ટિ માત્ર થી આવા કેટલાય સહજાનંદ સ્વામી આવા કેટલાય વિષધર સાબ જે હતા ને એનો સમાજ ઉદ્ધાર કર્યો છે બોલો આ બધા કાલી કાંઠાક નહીં ખરાક નહીં ત્યારે આને લખ્યું છે કર આંગળીથી ગોવર્ધન ધાર્યો અને વ્રજ વાસી છે પણ હવે ગોવર્ધન લીલા છે ને લીલા છે સાચું છે આપડે માની ઘણા લોકો વિવાદ કર્યા રાખે છે એવું થાય પર્વત ને તોડવો આટલું બધું કરવાની શું જરૂર ને એમાં ખાડો પીડ્યો શું થાય મેં કીધું ખાડો પીડ્યો એને ચિંતા તું શું કામે ચિંતા કરે પછી એના વિવેચી વિવેચન કરે આ બધું કથા છે જે હોય તે પણ સજાનંદ સ્વામી સારંગપુરમાં પડ્યા છે રાત પડી છે વરસાદ કે મારું કામ રાત કે મારું કામ ભયંકર વરસાદ થાય હુડ બોલે આંભેલા ધારે વરસાદ થાય કાચા માટીના મકાન શ્રીજી મહારાજ કોડ્યા છે કોઈ કોઈનો કાન પીડો અવાજ સંભળાય નહીં એવી ભયંકર રાજને એવા મેઘના કડાકા ચીપિયા થઈ થઈને વીજળી ધરતી ઉપર પછડાતી હોય અને જ્યારે વીજળીનો કડાકો થાય ત્યારે આખે ધરતીનું પડ નગારાની દાંડી વાગે એમ વાગે કોણ બહાર નીકળે એમાં થોડોક દૂર દેવાભાઈ પટેલ એનું એક મકાન હવે તેમાં માટીના નળિયા હોય અને નીચે એના ગાયો ભેંસો બળદો નાના વાછડા પાડરું બધું બાંધેલું કાચું માટીનું મકાન વરસાદી જીક નજલી દિવાલ મળી દયાળો હોય તો આવજો મને મદદ કરજો કરજો પણ એમાં કોણ આવે કોણ સાંભળે રાતે ઠંકા બધા સુઈ ગયા હોય એમાં એક સહજાનંદ સ્વામી સાંભળી ગયા કે કોઈ બૂમ પાડે છે અવાજની દિશામાં વરસતા વરસાદમાં અર્ધી રાતે મેઘલી રાતે સહજાનંદ સ્વામી એક ધોતી પર દોડ્યા અને પેલા દેવા પટેલના ઘરે જઈને શું છે રોલો રાડો પાડે અને ઘર લસ્યું અને આખો મોભ શ્રીજી મહારાજે પોતાના હાથ ઉપર ખભા ઉપર લઈ લીધો અને દેવા પટેલને કહ્યું બધા તમે ગાયો બેસો નિરાય તમે તારે ખેંચવી જરાય મંજાતા અરે મહારાજ પણ આ બધું દેર્યું તો કાંઈ પડશે નહીં તમે લઈ લો એ બધા મા ડોરને હેરવીને પોતાના ઘરની ઓસરીમાં બધા સલામત બાંધ્યા અને શ્રીજી મહારાજે બધા હાથ લઈ લીધો કાળાડા કરતું આખું મકાન નીચે પડી ગયું એ બધું શ્રીજી મારા સારંગપુર ગોવર્ધન કેવાય ગોવર્ધન માટે ને ગોવર્ધન અને ગાયો વર્ધન કરવું આ ગાયો વર્ધન કર્યું કાળી રાતે મોપ લીધા છે આવા સુખ આમણે આપ્યા આવી રીતે આ સજાનંદ સ્વામીનું બધું વર્ણન કર્યા પછી ઘણી બધી મોટી વાત છે એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનની સાકાર મૂર્તિ જ આવા સુખ મળે પણ જે નિરાકાર કહે છે એને કોઈ દિવસ આવા સુખની અપેક્ષા મળતી નથી આવું સુખ ભગવાનની મૂર્તિનું મળતું નથી એ ભગવાન સુખકારી છે એમના એક એક અંગ સુખ આપે છે એમ કરતાં કરતા સ્વામી એમ કીધું મંગળકર ચરણા કહીએ के सुखकारी जी मंगल नखशिक लगी लही ए, के सुखचारी अरे मंगल देव ले मंगल कारी केवु मंगल कार्य वाणी मुखनी मंगल दृष्टि करो छो सुखनी सर्वे क्रिया मंगल कारी मंगल मूर्ति नी बलिहारी हरिस्मृति थाय हये टे हरि स्मृति कहिए सुख कारी जी केता सुनता के सुनता मटे भव फंद सुख कारी जी एम कहे निष्कूलानंद सुखकार स्वामी महाराज